श्री गुरु स्वामी गुरुकु राजनाथापक सदविद्यारक्षक स्वामी नवचन संदारी आठ उसी મધ્ય નું ત્રીસિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમર્થ અને ભુગણેશ ના દ્વિતીય ચૈત્ર સુધી નવમી ને દિવસ स्वामी श्री सहजानंद का लटको आगे સાધુ તથા થાય છે પણ બીજી રીતે થતું નથી જોગવત માં સુવર્ણ વિશે કવિ નો નિવાસ કયો છે તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી તેના રૂપ ને વિશે તણાવ નહી માટે સ્ત્રી અતિ બંધનકારી છે અને એ બે પદાર્થ નું બંધન તો ત્યારે ન થાય જયારે પ્રકૃતિ પુરુષ થકી શ્રી કૃષ્ણ ભગવાન તેનું જ ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિ નું કાર્ય માત્ર તેને અસત્ય જાણે અને નાશવંત જાણે અને તુચ્છ સમજે માઈક જે નામ તેને વિશે અને તેને વચનામ્રતમ એવી રીતે ઘરે પ્રકરણ નું ત્રીસમું વચના મતન જે સ્વામી ને સંભળી અમદાવાય બોલો મારાજ કે સોનું અને સ્ત્રી જેવું રૂપ સોનું બંધનકારી છે તેવું રૂપ પણ બંધનકારી છે અને એ બે બંધન તો ક્યારે ન થાય તો પ્રકૃતિ પર એવું છે ચૈતન્ય એને સત્ય જાણે એમાં રહ્યા જે ભગવાન જોડાય અનુસંધાન છે વાક્ય માં કરતા હોય કે ન હોય કરતા કોણ કરતા કર્મ બધાને જોડાવવાનું જોઈએ વાત પૂરી કેવાય પરબ્રમ ની ભક્તિ કરે તો એને બંધન નો થાય થોડુંક આવી ગયું થોડુંક પ્રકૃતિ એને આવડી ગયા આપડે બધા એ રૂટ પોતાને માને એટલે કરતા જો હવે પાછા આગળ આવે સોનું અને સ્ત્રી બે ની વ્યાખ્યા નોકરી પડ બી જાય ને સોનું અને સ્ત્રી કઈ પણ સોનું અને રૂપ એટલે સ્ત્રી એટલું જ નહી વાપરવું છે સોનામાં કિંમત આવે એટલા માટે આપણા સાધુ ના ધર્મ માં લખ્યું આ ધુંગળું પથ્થર હું કામ આવી એને રૂપાળું રંગીન તૈયાર કરો આને દિયો પૈસા દિયો અમારા હાથમાં લઈ ને જાય તો અમે મર્યાદા સોનું અને સ્ત્રી જેનાથી કઈક બે પૈસા ઉત્પન્ન થાય એટલે સોનું કહેવાય પાછું એ સોનું ગ્રસ્ત ને વાપરવું અમારા આ કપડા નવું રંગેલું હોય મજા સમજી ને રંગ નાખ્યો આ રંગ નથી પાછો એ હજી સત્સંગો નથી અમલતા આ રંગ નથી ધૂળ છે હવે અમારે આ સાધુ વર્ગ એ આ ધોઈ ને અડતા નથી બજાર ના રંગ ને અઢાર નથી એમાં નામ ભૂલો ચુકે જો આબુ અડી જાય એટલે સ્વામિનારાયને આ નક્કી પહેર્યું દીક્ષા નો ચિહનો એ બજાર નો રંગ સ્વામિનારાયણ પસંદ કર્યો ત્યાં દીક્ષા ને આવડા કઈ મળશે બિયારણ હાવ હળી ગયું નામત ઉત્પન્ન થઈ એટલે સોનું જેમાં મોઢ થયો એટલે સ્ત્રી થયું આટલી જ વાત છે આ તો ઊંડા ઉતરવામાં આરંભ દિશામાં સારું ભોજન હોય સ્વાદિષ્ટ બનાવે પણ શ્રીજી મહારાજે હું લખ્યું જે અનાજ આવ્યું સ્વાદ ગયો એટલે બધું ગયો એટલે સ્ત્રી નો ભાવ ઉડી ગયો રૂપ ગયું એટલે સ્ત્રી ગયું રાખે ગ્રુપ કુજ્યું એટલે સ્ત્રી કઈ કિંમત ગઈ એટલે સોનું ગયું ઊંડો અભિપ્રાય નથી પરદેશ આવી ઘરણ કરાવ્યું હતું ઘરણા નો આપણે મહિમા ઠાકોરજી અમારા જેવું છે તો ઠાકોર જો અધ્યાત્મ દ્રષ્ટિ એ જોવો આપડે ભૂલા પડીએ ક્યાંક ભૂલા પડીએ એક પ્રકાર ની ધૂળ કહેવાય બોલી શકીને ચોટે છે એને માટે છે જો આપડે બોલીએ તો આપણને વિવેક નથી અને કા અતિધીઓ હોય એના માટે હોય શબ્દ બરાબર છે શું એને વાપરવું નથી એટલે એના માટે બરાબર છે પણ ઠાકોરજી ને અર્થે આજે જો તમારે બાળક હોય એને બેન કરી લઈ દો લઈ દો તમે લઈ દો છો ક્યારે લઈ દો એને ગમે છે એટલે એને ગમે છે એટલે તમે લઈ ગયો એપ્રાય તમે કયો એવો ઊંચો હોય પણ એને નુકસાન કરતા થાય કારણ કે નાસ્તિક ભાવ એ પકડી લીધે પાછી પકડાય પણ અન્ય દેખ ધારી રાત્રે એને માટે પણ મને ખબર હતીના થોડા બોલે છે એવું બે ત્રણ ભેરે બોલ્યા પૂન થાય ભક્ત બનવું અને નિષ્કામ માં શાસ્ત્ર માં તો છે પણ સમજાવનાર કોઈ મળ્યા નથી નિષ્કામ નો કઈ કામના નહી ખોટી વસ્તુ ભગવત પ્રસન્નતા અર્થે તો કરવું જોઈએ એ કામના તો રાખવી જ જોઈએ કર્મ ફળ પ્રદાતા કોણ કર્યું એટલે એ નથી કરતા નથી શાસ્ત્ર માં બધું નથી ને બરોબર યો થવું છે તમારે એને અહીંયા જોઈ અહિયાં જોઈ ઈશ્વર પ્રસન્ન થાય દરેક ઠેકા છોડી દેવું સર્વત્ર એટલે દરેક ઠેકાણે ભજન અર્થ ટકી રહેતો હોય તો પણ અર્થ ટકી રહી ને એના અતિમા લઈ લઈ જાવ સર્વત્ર વર્ગ સીતા. રાવણ જેવો આવ્યો માણસ ને પુરુષાર્થ હોય અને કઈક હું કરું છું એનું શેદ તો હોય પણ અતિ નો મોત સર્વત્ર પાણી ગળી ની ગયું છે બરાબર પણ ભૂખ્યા કરો એ ન ચાલે ભગવાન પુરુષોત્તમ લઈને આવ્યા હોય પાણી નહી પીતા હોય ત્યારે દરિયા વિના નું ન પીવાયું ક્યાંય આવે ખરું હશે મહારાજ ગેલા માંથી બહાર નીકળે ધારી ના લુહાણા પગવું પડે ખાબુ જાય પાણી ઘણા જન્મ પીધું છે પણ આ અનગળ જુદું છે આને ગઈ તો નુકસાની અને આ અનગળ માં જ લાભ છે મારા મે ...ને ને વાત છે તમને ખબર ન હોય એટલે શું થાય મારા નાનપણ ને લક્ષ્મી ના ખબર હોય ચોરાશી ની સાલ માં મેં કલ્પણ નો ખાવાનું લિંક લીધું સૈકા ના હાથે પાણી લડી નામ લિંક લીધું સભા હોય પછી વિચાર થયો એના એ પંક્તિમાં પીરસવા નીકળે સાધુ સમર્થ મોટાંતોષ માનતા બધા મને વિચારાયો સ્વામી પીરસે હું ના પડે કઈ ખાવામાં કઈ પાપ નથી નથી ખવું આપણે સાધુ થી નાની ઉમર માં નિવો વિચાર આવે કે જીભ ના સ્વાદ થી માલીબા ભાવના કરવું જો એના હસ્ત હતો કે હું ભૂલતો નથી ને હોય તો છે હજી રસ્તા આવતા હોય મનમાં કહ્યું આ મહાપુરુષ ને જે વસ્તુ એના હાથ થી આવે એ આપણે માટે ઉત્તમ છે નિયમ ભંગમાં કઈ વર્તમાન ભંગ નથી ને બિચારે નહી કર્યા હોય કોઈ નઈ કર્યા હોય સમજી જાય પછી પણ એ જુદી વસ્તુ છે આ જુદી વસ્તુ લડુ બી કરી બીજી ગમે એવું આવે તો સ્વાદ ની ખાતર પાછું લીધું ભાવનગર ના મશીન પેલા વેલું પાણી ખેંચવાનું એ જુનાગઢ માં આવેલ એ વાત કરતા નહી કોણ આખો ડબ્બો પાણી નો આવે એવો ખ્યા નવરા સંદાસ જાવું પડે એટલે સાધુ રાખતા નહીં પછી આ બધું આવી ગયું એમાં પછી જુનાગઢ માં લેવું અહીંયા આપણે ઊંડાણ બહુ પાણીમાં જુનાગઢ માંશીન ક્યારેક ક્યારેક અટકી જાય એટલે કોકે કહ્યું જરાક વધારે પાવર નો જાય પાવર ન ચાલે સાધું તો હોશિયાર હોય છગનભાઈ આવ્યા એકાદશી ના દિવસ સવાર માં મશીન ખોલવાનું ગયું પછી કરજો ખોટું આવે ને સાધુ તો હોશિયાર હોય એકાદશી ના દિવસ અવાર માં મશીન ખોલવાનું કયું મશીન ખોલે એટલે એના પેચને ઉખેડવા પડે ને બધા પણ તેની જાત્ય કરતા મે આજે તો અડે મિસ્ત્રી તો આમ દાબો નો પડે એટલે ભેગે અને વિખે બપોર થઈ ગયા સ્વામી નારાયણ દાસ ત્યાં બે દે આવ્યા ફરતા મિસ્ત્રી હવે બપોર થઈ ગયા આવ્યો દાડે બધાની પીર છે એકાદ નો મિસ્ત્રી જમવા બેઠા સ્વામી ગાજા ને મહેનત બૌ કરી લાડુ લઈ જ મિસ્ત્રી પણ ભણી ને એન્જિનિયર થયા મન તર કે મારું મજુ નાચવાનું આવા પુરુષ મને તહેવારે એક બાજુ એકાદશી યાદ આવી આવે બીજે દળે અને એની મેળે કે આજ હું ના પડ મનમાં આપડે સ્વાદ ખતમ નથી હોત આજ ભરતી જશે તમે બોલાઈ ગયો સ્વામી આગે સેવા ખુબ કરવો જમી આઠા કોઈ થાલ નો સ્વામી ઘરે કરવો જમી ગયો આટલી ઉંમર મારી થઈ જ અપાસ કરવો એની ફરાર નહી પણ લાડુ આને આત્મામાં નક્કી છે ઈ એકાદશી મને જે ફળ મળશે એ હું બીજું એકાદશી એવા નો રાજીવું ક્યાંથી આખા મહિમાની દ્રષ્ટિએ મારી વાત કરતા એ દરેક શબ્દોમાં વિવેક ભેલો દોષ પકડી નહીં રો આ દરેક બાબતમાં નિષ્કામ નિષ્કામ આપણે હા કરીએ બળ નો શાસ્ત્ર ના પાડે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે હોય હું તો કહું છું પાણી પાવા આવે પીલો પાણી નો તરસ હોય તોય પી જવું પડે નો તરસ હોય ને તોય પી જવું પડે કારણ કે કોઈ મહિમા જાણવો જોઈએ એમ સ્ત્રી આ બધા વિવેક માં આશ્રમ ધર્મ કરી છે કોઈને આવું બાંધતા નથી આવ્યો બંધોરિયો નવી નહીં નથી જે સનાતન ધર્મમાં જ્યાગાશ્રમ કેવો કયો છે એ સહલાન સામે મૂર્તિમાન બતાવ્યો અને સભ્ય વિનાનું જગત આને નવીન સંપ્રદાય કે નવો પંથ નવો નથી ખોવાઈ ગયો તો એને પાછો બતાવ્યો પણ શબ્દો સમાજમાં એવા પડે ને એટલે અંગ બંધાઈ જાય છે સહજાન સ્વામી એ નવીન કઈ કર્યું નથી જે સનાતન હતું એ ભૂસાયું હતું એને પાછું ચિત્ર તરીકે લાવી દીધું આટલું જ એને કામ કર્યું છે ત્યાં આવડત નવીન નવીન નવીન બારીયા નવો કહે અંદર નાય સમજાવી ના એને બગાડી નાખે પાછું મુકાયવા મૂક્યા ખરા પછી આપણે એની પાછળ લુલા થયા વળી મીંડ્યા બાંધછોડી કરવા પછી સ્વામી નાનંદ આ વ્યક્તિ કોણ બે ની આરે મેળ તો મેળવું ને એ કૃષ્ણ મોટિયું મારે વિહાર કરે બધા વિહાર કરે તો દસમ તમારે આવું કરશે એક બાજુ અહિયાં બેઠા હોય ગયો આઈ જાય મારું પણ હું જરા ભૂલી ગયો પછી એને એ જ ટાણું આવ્યું બરાબર કૃષ્ણ છે મેં તો દઈ ત્યાં તો હું ઠેકડો મારીને સ્ટેજ ઉપર ઉતરી સાધુ મારી વામે આની ત્યાં બધું પ્રકાર તો પણ તમારી પાસે નહીં આવે અરે મે અમારી પાસે આવે ન આવે સંવાદ ક્યાં કરીને આંકડા ફેરી ને ફરફળી એવડી ને ફરવા ની ખરેખર અને આ જગત માં આવડે હો બધી પરસો વળી જાય અને એને એનો મહિમા હોય આપણને ક્યાંથી પાય ગળવો બરાબર જાય એ નથી આપી છો આવડું આવ્યો કઈ મારી માં ઘડી જ બેઠો મેં તો કળી છે ને વાંકી આંગળી ઘી ચટાઈ ભલે ઠરી ગયેલું હોય ઊભી આંગળી નાખીને કાઢો કઈ ઘી આવે માલી માં સ્વામિનારાયણ હરિ સ્વામિનારાયણ હરિ સમજ અઢારસો એસી ના શ્રાવણ સુધી ચોથ ને દિવસ શ્રીજી મહારાજ મંદિર દાદા ખાચર ના દરબાર માં પોતાને ઉતારી વેદિકા ઉપર ગાંધી ચકિયા નખાવીરા कपिल गीता नी कथा वंचावता पीछे कथाप्ति थी तरह श्रीजी महाराज परमहंस प्रत्ये बोलया जे सर्व कारण कारण ब्रह्म कहे पुरुष माया मीरियर मा तेरे थकी प्रधान पुरुष द्वारा वहराज पुरुष उत्पन्न था तरह पुरुष देते पुरुष कहवाय જેમ આ જગત માં કોઈક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વિક જે પ્રાકૃત માણસ હોય અને તેની સ્ત્રી માંથી તેનો દીકરો થાય છે એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવ જેવી જ છે અને તે વૈરાજ પુરુષ ની દ્વિપાર્ધ કાળની આવરતા છે બેવઈ વિનાન ધમે હી તું બેવઈ તસના હુંડો છે બાવ બાવ હુંડો છે કતરીમાં આવો જીણું છે નહી એટલે બોલ છે બાવ હુંડો થી હે તો બો અમારે સંતો બઉ વાત કરે કે ના ઘર ની વાત તમારી દુકાને ખુબ ગામડા નો માણસ આવીને બેઠો હોય તમે ઓનુ જોગતા હોક ને લેવું હોય તો ઘરનું જોગતા એટલે તમારું આંધો રાખવું પડતું છે માત્ર ના જોખમ લાકડા ને દાંડી લાકડા ના ત્રાજવા બે દમતું માગે ત્યાંથી એની બુદ્ધિ ઓળખાઈ હતી નમતું ના માગે એ આપડે સાધુ એ બઉ હમજવા દેવું છું વાત કરતા શીખીયે હોય ખરો આપડા કાંટામાં એ જોખાય આપણા બુદ્ધિ ના કાંટામાં ભગવાન જોખાઈ જાય ગયો થોડી વાત છે વિચાર કરવા વચનામૃત એ વાંચે કોક વાતું કરે તરત આપણે સમજી લઈએ પરબ્રહ તત્વ ની આ વાત વાત નથી પેલા તો આમાં કહ્યું ને પુરુષ દ્વારા વીર્ય એટલે જાણે કે આપણા દેહ માં છે એના દેહ માં હશી હું કે શબ્દ તો વીર્ય જ છે ઉપનિષદ માં વીર્ય છે શાસ્ત્રો એટલે જ્ઞાન તંતુ ને જરા ઘસવા દે પેલા આ કાજુ મુંડાવા બેસી ભાઈ એની મેળે આગળથી મહિમારીઓ એટલે હરકુમ પાનમાં છે નહી તો પેલા પાટા મુંડે ધારદાર જોઈશ એમાં તો બઉ ધારદાર જોઈશ પછવામાં એને એની ક્રિયા પણ જીવના જેવી છે એમાં એટલે તરત પકડાઈ જાય પકડી લે અમે દેખી પકડે બેઠા સાય ભાઈ અને આવડા બરાબર હા પડે હાંભળનારા બરાબર એ બધું બહુપટી વાત શું કહેવાય વીર્ય તમે કોનંદ્ય વરિયે પ્રકાશ છે એમાં આનું વીર્ય કરે એ ન મેળખાય કોઈ દેહ ભગવાન ની શક્તિ છે શક્તિ રૂપી વેરી પુરુષમાં પુરુષમાં અને એ પે વૈરાજ થી બ્રહ્મા વિષ્ણુ મહેશ જો આ લોક માં જેમ બાપ થાય એ છોકરા બાપ કેવાય પણ માનસિક ભાવ માં પાછું વીર્ય હોય માનસિક ભાવ માં વીર્ય હોય વીર્ય એટલા ભૌતિક ભૂત થકી બાળક થાય જો ક્યાંથી પછી આ ભૌતિક ભાવ આવેલી પણ ભૌતિક ભાવ નથી એની ક્રિયા પણ જીવ ના જેવી જીવ ના જેવી ક્યાંય ભાવ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એક ઉત્પત્તિ કરે કે એક સ્થિતિ માં અને એક પ્રલય માં એને આ બંગલા નો ઝીણબટ ભાગ માં હું બ્રહ્મા છું આ સૃષ્ટિ કરું છું પોષણ કરું છું શું બંગલા સૂક્ષ્મ ભાવમાં પડ્યા છે એની ક્રિયા આના જેવી છે રૂપ ફેર ગરીબ માણસ ગામડા માં ખાવા જોઈ જોઈ કઈ ખાવાનું પકાયું હોય કે ન પકાયું હોય માણસ બંગલામાં રહેતો હોય એની રીતિ માં ભેદ હોય પણ ખાવાનું અનાજ તો બે ના હોય રીતિ માં ફેરફાર અનાજ ખરું બે ના ને ફેરફાર ખાવડાવા ઘી તેલ મસાલા વાપરી વાપરતા હોય કઈ ઘી તેલ મસાલા ખાવાની જ નથી ખાવાનું તો અનાજ જ છે શાહુકાર ના છોકરો પાંચમણ ની ઘઉં ગોળી ઉપાડી શકે અને કોરું ખાતો હોય કે કસ નો હોય હું કસ નો હોય ઘી ખાઈ એનામાં કસ હોય કરી શકે છે હરખી એટલે અભિમાનમાં અહમતો અહમ માનો વાંછડા હરિગ્રહ્મા સાથી હર્યા કે આવો નો રે પરબ્રહ ગોવાળીયો મારો ગાયો નો ચારતલ બોવાળી ઓવાળી ભગવાન પ્રાર્થના કરી માફી માગી આપણે કોઈ દીવ પ્રાર્થના કરીએ ને માફી માગીએ ને બધા માફી માગે ભૂલ કરીએ ને ખબર જ ગયા ભૂલ જ ખબર નથી એ માફી માગે ગઢ મેરદાન આવરદા ને અંતે એ પાછું બ્રહ્માંડ મારું પામે નહી તો એ નહી પાછું આમાં નામાં બ્રહ્માન્ડ માં મોટરો બનાવ પાછું વૈરાગ થાય ત્યારે એનો છુટજો તમારો આશ્રમ તમારી ઉપર ભગવાન ની દયા છે ભ્રષ્ટાશ્રમ એટલા માટે જ ગયો વૈરાગ આવવા માટે વૈરાગ ક્યારે આવે દુઃખ આવે તો વૈરાગ નો આવે વૈરાગ ન આવે એની નુકશાની જન્મ મરણ પાછા ભોગવવા પડે અને આ જાણે શું થયો થઈ ગયો મારા જન્મ મરણ ઉભા રહ્યા વિચાર કરજો તરત દેખાય શ્રમ માંથી જ વૈરાગ થાય એટલે વૈરાજ બીજું બધા આવે એટલે તાર દેખાય ગો આવું હું આટલું એને અર્થે કરું ને એ આવો નીકળ્યો મને બા વૈરાગ આવે પછી ગ્રસ્ત આશ્રમ છે એ વૈરાગ્ય માટે તો પુનરનામ પુનરપીમાર તો પાછું આવવાનું છે સ્વામી એ વાતો માં લખ્યું હતું ને આ ગરીબ રાજય હારો છે મહારાજાન <us>